હા તો કુસંગ ચડાય બહાર ની અપેક્ષા એ તો વ્યવહાર સત્સંગ ને એતો કુસંગ માંથી બહાર નીકળવાનું કુસંગ માંથી ઘડી વાત બહાર ની ડોક્યું કરી ચઢા ચ આ કુસંગ ના હોય ક્યાં એવી જગ્યા એટલે અહીં પડી રહ્યું બે કલાક રહી રહ્યું તમને મગનભાઈ ગમ્યું બધું હે અને સાતાર થોડો સાતા રેઠું છે બંધાયું રીતા કુચંગથી અહિયા સત્સંગ થી દાદા બહાર નીકળ્યા પછી હડવાસ લાગે છે કે આ કઈ કઈક ઘટ્યું લાગે છે બાર વ્યવહાર ની અંદર જે પગદો નીકળતો હોય તે જોઈને નાક એ બંધ કરે અને આપડે ત્યાં પગદો નીકળતો જોઈને કેટલું સાફ કરે કેટલું સાફ કરે છે કેટલું સાફ કરે છે આપડે મૂળ ભાગ જવાનો રસ્તો બન્યો છે અને પેલા તો હજુ જવાનો બીજે પીધું પાડ લાગશે બીજું એને તો રસ્તા પર હજુ વટે માર્ગું છે અને આપડે સચીરા બગડો નીકળે છે હાંસુ દાદા કરુણા કરે છે બહુ નીકળી છે બોલું શું દાદા બહુ નીકળે છે મારા બંગોર નીકળી જાય બધું હા તારી બે તારી માં ઉઠાવ આઠ પેઢી શીખવું શું નહી કેટલી પેઢીઓ કર્યું કેટલી પેઢીઓ આપડા ઉપા એમાં હાથ પેઢી સુધી નો હાથ છે આ બપોરે તમે પછી કેવાયુ એટો હોય છે મોજે શું કરીશું હવે ત્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી શરૂઆત થાય સવારે જમ્યા પછી શું થઈશું એ શું કે છે આ ગાયો કે છે ન કયા આધારે એનો આધાર બિલકુલ નહી અહિયાં તો જ્ઞાન નો આપડે આધાર આપી દીધો સમજણ આપી દીધું તો વ્યવસ્થિત કે દીધું કે અને આપડે તો ખાનાર જુદો મગર ગાયો કઈ રહેશે આ કૂતરાને હવા માં આપ્યું હોય એ કોઈ મનમાં વિચાર્યો કે રાત્રે આવું થઈ જાય બારી જ નહી બનતા બારી જ બનતા બારી ખુલી હોય તો એ વિચારે કરેલા હોય એ ત્યાં કરી અને પૂછી નાખવાના ચેસ્ટ થાય આપડા લોકો કરે ને અરે હોય વાત તેની જ છે તે અને અનઅવસર કેવાય છે એ પણ ચિંતા કરે એ દાદા અગ્રસોચી હા અગ્રસોચ અગ્રગ્રસોચ પણ કેવું છે બઉુ બાજુ પર મૂકી રાખે હા એમની તૈયારી કરતા રે કપાસ જેમ જેમ કમાણી આવે તેમ હોડું બાજુ પર મૂકતા દર વર્ષે થોડું હોડું લયા જ કરે છતા સુખ ને બગાડે બગાડે રસપોટ ની ખાવાની હોય તેના ટેબલ પર ક્વન ના ખાશે તમારે કામ અને સંતાસ ખાશે એમનો કરવાનું છે ઉપાધિ નહી ને આત્મા થઈ ગયા કપડા બધા બદલાયા કહે ને ખરેખર હવે ગઈ છે હું આત્મા છું પછી મરવાનું ક્યાં રે મરતા સાયકોલોજી બારી આવતા હારું આવતા આવતા મરી ગયું આશીર્વાદ આપો સારું આવતા આવે ગયું જીભ ભણારણ નોડી અવસર હોતો જ कर બન્યું એ કરેક્ટ સ્વીકાર સિવાય છૂટકો જ નથી એવી મનો હોય અને બન્યું એ કરેક્ટ એ ન્યાય છે એવી દશા હોય એ બે માં અંતર પરિણામ હા પેલું છે પરવાળે તો સુખ પડે સુખ પડે કારણ કે બીજો ન્યાય ખોવાય ને એટલે સુખ તો પડે જ ને બીજો ન્યાય ખોડવા ના જાય એટલે પેલું સુખ એનું નહીં આ ઈઝી ન્યાય કે આય કરે કરે પેલો તે ડખો રહ્યા ખરે મન ને સેજ ડખો જગત આખું ઘણું ઘરું માન જ કરે શું કરે કે કોર્ટમાં જવાય એવું ના હોય તો ન્યાય આખી ફરવા જો પછી એને કરેક્ટ ના મળે નક્કી તો વકીલો વકીલ ને રોકવા માટે એની બૈરી ની બંગડીઓ વેચે અને વેચ્યા પછી પણ ખબર પડે કે આ તો ઉઠું વધારે માર ખાધો ત્યારે પછી સ્વીકારે માર ખાઈ ને સ્વીકારે અમને છે તે કોર્ડર પૂછાય ગમે એમ હોય એટલું બધું કરણ પ્રયત્ન કર્યા વગર રહી શકતું હોય એટલી એકતાની આ તારા પાંચમો વાળો છે ને એમાં છે નહી પાંચમા આરા અંદર આ કર્યા સિવાય રહી શકાય એવું એવું છે નહીં સામાન્ય રીતે ડખો દખલ કરે એવું કારણ તો થઈ ગયેલું છે ના હોય તો એને એમ નઈ જ કરે વકીલ આટલા બધા કઈક કરો વકીલ વકીલ ગયા અઢી છતા કરે ના માનવામાં આવું છતાંય જ્ઞાન હોય છતાં માર્યા ના આવતું હોય બધું માનવામાં આવશે આ અમુક જગ્યાએ ના માનવામાં આવતું ભાઈ હા તો ત્યાં છે તો આગળ હિસાબ છે આકરણ નો કોર્ટમાં વકીલ બરોબર કરેક્ટ એકદમ કરેક્ટ એકાદ હોય ના મનાય હા કારણ ઈશામાં ઘૂસી લાવે હોય પૂછીને લાવે છૂટકો જ ના થાય છે આને ચા આવતી જાય પણ રાખવો કે નહી પેલા પથરા માર માર કર્યા અને એને એને એને જવું પડ્યું એને મળી ગયો રાખવાનો વ્યવહાર કેવાનું હા સુપારો જ રાખો હા રાખવાનો રાખ્યો જયારે ફૂફાડો રાખવો પણ એવું હોય ત્યારે એવું સાધન મળી આવશે પણ દાદા મારો હું ફૂંફાડો મારું ફૂફાડો ફૂફાડો નો અર્થ જૂથ એવું છે ને વધારે વધારે આ માર છે અહિસક જેટલો અહિંસક એટલો એને કશું કરવું જ ના પડે એને જાનવરો અહિંસક ઓછું હિંસક અહિંસક એ તો ન ભાઈ ભાઈ અહિંસકતા આ ની અહિંસકતા વધતી જાયું જેટલું અહિંસક પણ માણસ છે આમ એટલું માણસ ને ઉત્પન્ન થાય ખાલી નામથી પડકે એની હવાથી ધન્યવાદ જેમ બઉ સાફ થતી બધી વસ્તુ રહે છે એના કરતા ઠંડી બઉ વધારે જીત તાપમાન જીવતા થાય એટલે આ બધું એવું છે માટે રાખવાની જરૂર નહી પડે એવી શેજાર છે પચી જાય તમને શંકા પડી તો ફૂબાડો રાખો શંકા નઈ એક માત્ર પણ વધાર સ્વળ કરવા જાય તો વધારે ભૂત પડે એને બેસી જ લેવું પડે તારો પસતું ના થાય વિતરાગ નું અવલંબન જ સાચું અવલંબન છે વિતરાગ નું અવલંબન જ સાચું અવલંબન વિતરાગ નું અવલંબન એ જ સાચું અવલંબન છે એ વાક્ય કેદ આવે છે હા સાચું અવલંબન પેલું બધું પડી જાય એની મહેનત મળી જાય વિતરાગ એટલે શું કે જેની વાણી રાધિ અને પ્રતિરાધિ બંને કબૂલ કરે બંને સ્વીકારે એનાથી પ્રાઇમ કર્યું છે વિતરાગો કે શું કેતરાગો નું આલંબન જે છે તે જ ખરું આલંબન વારી કચીવારી બંને ગુણ કરે વિતરાગ નું વાક્ય પ્રમાણ કેવાનું પ્રમાણ પ્રમાણ કેવા પ્રમાણ હા પ્રમાણ વિતરાક બિજા વાક્ય પ્રમાણ ના પ્રમાણ વિતરાગ વાણી એટલે વારીને પછી હરી બંને કબૂલ કરે પછી માનવી એટલા માને પણ ના માને એટલે ના માને પણ કબૂલ તો કરે ના સાચી વાત એટલે વિરોધી સાચી વાત છે हाजरी एवी है निकाल कर विचराटनी हाजरी एवं वगैरह विचरागता है वही वी प्रतिवादी मथा पटकी पटकी मेरेज निकाल करें पे तो हाथ करते हाथ नहीं, नहीं।, नहीं करते मेरे छूटको निकाल निकाल नहीं छा सा छता आगे पास नहीं छाएरा शब्द वो तेसंगता निसंगता નિસંગતા નિસંગતા નિસંગ નિસંગતા નિસંગતા સંગ નહી ઉદાસીનતા ઉદાસીનતા નિવાર જોવા પડે નિસંગતા હા વાત દીતરા કોઈ સમજવા જેવી આ ડોઝ થયો હોય તોડવા માટે કરો પ્રતિકો ના થયો એટલું કઈ છે આ પ્રતિકોલ બહાર થાય છે ને એમાં પ્રતિક્રણ જેનું કરે છે એ દોષ ચતો રે ચતો રે તો એ દોષ વધારે જ ઉતા દોષ નું નહીં કરતા રૂટિ નું પ્રતિક્રમ રૂટિન નું પ્રતિક્રમણ કરે પ્રતિક્રમણ કરીને રૂટીન પ્રતિક્રમણ કરીને અતિક્રમણ ની છૂટ મળે છે રૂટિન નું પ્રતિક્રમણ એ અતિક્રમણ છૂટ આપે છે હા ફરી પાછું કરી લઈશું ચાચું એ કરે છે પ્રતિક્રમણ આ પ્રતિકોણ તને કરવાનું છે आपे कपड़ू धोला सारी क्रियाओ जो हो, हो रूटीन अंदर पड़ बनी जाए जड़ जाए कोई क्रिया जड़ सही रहे તો કોક દોલવા જે રોજ બોલવાની રોજ બોલવાની બે મહિને દાદા રૂટીન માં એવું થવા માંડ્યું કે દાદા અજ્ઞા પરિવાર નું સચનુ દાદા એક વાક્ય એવું બેસી ગયું કૃપાળુ દેવ નું એક વાક્ય એવું બેસી ગયું આપડી પાસે આવ્યા પછી કે જ્ઞાની પરમાત્મા છે હવે જૈન હતું એટલે પરમાત્મા મળે તો કેટલો આનંદ થાય અને એની પાસે કેવી રીતે વર્તવું પડે ને કેવી રીતે હવે બીજી ભાજગડો હવે કરવી નથી હવે આ ડેકોરેશન માં પડે આ તો મરી જઈશું સત્સન ક્યારે જાય ગુરુ પોતાના પોતાને એટલું બધું ગુરુ ને જોતા જોતા આનંદ થાય જયારે દૂરે થાય એ આનંદ કભી વર્ષો ના થાય ત્યારે સત્સન કરે નહીં તો ગુરુ ના પાસે દોષ દેખાય કે સ્વચંદ વધ્યો દાદા સ્વચ્છ ગયો પણ દાદા છંદ વધી ગયો દાદા છંદ વધ્યો શ્રેણીમાં એવું આવ્યું છે દાદા છંદ વધ્યો હવે આ બધા છંદ છે ગુરુ માં છે તે બહાર આખી યુગી સિટી ગુરુ દેખાડવાના જોશન તો હારો હા દાદા હા તો કોઈ દાદા છુટકો ના થાય એવો સ્ટેશન એ દાદા એ વાત નું પણ એક વખત એવું સમાધાન થઈ ગયું આપણે મુંબઈ થી અહિયાં આવવાનું હતું પછી સંજોગ એવા બનાવે કે વિદાય લેતા પેલા અહિયાં વડોદરામાં આવવાનું હતું સંજોગ એવા બનાવું એને લીધે કઈક એવું થયું કે દાદા આવે તો સારું દાદા આવે તો સારું એટલે આગ્રહ થયો કે દાદા આવે તો સારું પછી આપે દાદા તે વખતે કીધું કે આ પરમ વિનય તમે એનો શું અર્થ કર્યો જ્ઞાની પુરુષ કે અમે આવીએ છીએ તો કે દાદા બરોબર છે ફરી પાછળ સંદેશો આવે કે અમે નથી આવતો તો કે તે બરોબર છે ફરી પાછો સંદેશો આવે કે નથી આવતો પછી કરવા જાવ તો પછી ત્રેવીસ ના થઈ જાય તમારો ભૂપેનભાઈ એમ કે છે કે જો સ્વચ્છ જતો રહે તો આપણા ઘોકરો વાગે નીકળી જાય પછી નીકળી જાય ખબર પડ્યા પછી ભૂલ નીકળે એ શ્વસન કરતો ને ભૂલ નીકળી જાય નીકળી જાય કે મુસ્લિમ એમ છે કરે તેની ઉજવણી કરે હાલ કરી ઉજવણી જયના માં તો કોઈ મહારાજ ને થશે અમેરિકા જતા રહ્યા શું કર્યા લાકડીઓ કાઢી આ રાજ મોટા મોટા પૂછતા હતા નો ભાઈ મુસલમાન ને આ લોકો બુી લડાવે લડાવે એવું છે ભલે વિરાજ વિરાજ ના મના પડશે પણ આ લોકો તો વિરાદ આપડે દાદા સંસ્કૃતિ એવી છે અરે પેરાવે પાછળ ખાકડા રાખે બીજી બાજુ બધું દૂર ખોજ્યા લોકો દાખલા બધું ક્યાં દૂર પરિણામ તારીખી કરતો તમે પેલા કલેક્ટર મુસ્લિમ કલેક્ટર ને જવાબ મારેલો તમે બધા રમખાણી વૃત્તિ વાળા એટલે તમને એમ જ કેવો પડે કે આજ પૂજા છે જો તમને એમ કે આવે અમારી માફા કે દરેક માણસ પૂજા થઈ શકે છે તો રમખાડી વૃત્તિ વધી જાય શાંતિ ના થાય રમખાની વૃત્તિતા જાય ઇતિહાસ માં રાજા થવા માટે હા તો ત્યાં જ એમને કહ્યું હતું જી હા સૌભાગ અંબાલાલ એને શું કે છે ત્યાં સુધી મોક્ષ્ય ક્યારે થાય પોતાના સસન બધી પ્રકારે રોકે ત્યારે મોક્ષ જાય તો માટે તમે હવે અમારી પાસે આવ્યા છો એટલે તમારા સસન ને ઉગવા ના દેસો પક્ષન ને ઉગવા ના દેસો તમારી આજ્ઞા માં જો એ સ્વસંદ મળી જાય તો સ્વચ્છ જતા રે દાદા જ્ઞાની મળી જાય અને જ્ઞાનું એવું યથાત ઓળખાણ થઈ જાય તો સ્વચ્છ જતા રે સાધક જ્ઞાની પાસે જે આવ્યો અને પાછળ નવો ઉભો ના થાય જીવ રોક્યું વાહ રોક્યું બરોબર પાછળ આવે નિકાલ કરીને પાછલા આવે તમે નિકાલ કરી નાખે રોકે જીવ હા રોકે સજન થતા રોકે રોકે એટલે હવે જ્ઞાની એવું એનો દેહ સુ ગયો એની આજ્ઞા પાડે છે એટલે સચંદ ના કહેવાય પાડે છે રોકે રોકે હા રોક્યા ને રોક્યો નથી અમને એવા જ્ઞાની મળ્યા કે સ્વચંદ રોક્યો નથી હા હકીકત છે बाकी तथ्य तेरंटी पड़े ना कि आ तो छूट पड़ी गये खबर नहीं पड़ती आप जुड़े सीखी गया दादा बहुत तारी कही आए कहसे हाँ પેલો એવું કેહવા જાય કેવા ખુલાસો ના આપી શકે ખુલાસો આપી શકે નહી ના ખુલાસો આપે છાતી ઠોક બરોબર છે ના એટલે પણ કોઈ બનાવ પડે એનું પરિણામ આ જન્મ માં આવ્યું આ જન્મ માં કે જે કર્મો થાય છે એનું પરિણામ આ જન્મ આવવાનું કે આવતા જન્મ આવવાનું કેવી રીતે થવાનું કર્મ બાબત થાય છે તેના આવતા ભવ બા જે ઇફેક્ટ રૂપે દેખાય છે લોકો દેખાય બધા લોકો શું બધે કે ઇફેક્ટ છે તું ગાળ દીધી લોકો ઇફેક્ટ મળે છે કોજી પૂર્વરૂ એનું શું કારણ કે આપડે એ કરજાય છે ને યોજના રૂપે जगतर्जन्म एम केव के मनस मणसा पुनर्जन्म थे एम केव के मनस मे मनस थे कोई कहते मनस मना जानवर थे देव बढ़ा शु खर मे मनुष्य मनुष्य धर्मी बजा कर्मो બીજા જાનવરો બીજું કોઈ કર્મ છૂટે છે દેવ લોકો નો કર્મ છૂટે છે અને જાનવર નો લોકો કર્મ છૂટે છે આ અહીના લોકો તરફ બાંધે છે છૂટે છે અને બધે છે કામ થાય છે જે ઇફેક્ટ છે દેવગતિ જાય ફરી મનુષ્ય મનુષ્યમાં આવે એ લોકો કે છે કે એની સંજન વગર ની છે જો અગર એને એવી રીતે બંધ આવી શકાય કે ભાઈ મનુષ્યના કોઈ સ્ત્રી છે તે આપણા દવાખામ હોય હોસ્પિટલ નો તેને પેટે કુતરું પચ્યું ના આવે માણસ જ આવે પણ આમ તો માણસ એવા કર્મ કરે જે વિચારો છે ને પાછી વિચારો હોય તો પશુ મજવાનું હોય એના વિચારવા જ વિચારો ધરાવતો હોય એ પશુ મજવાનું નર્ક ગતિના વિચારો એટલે આખી દુનિયાના પાયમાલ કઈ નખા ને વગર કોઈ રૂબાળી ગઈ ભગાય ગયેલા ભગાવી ગેલી એ બધા નર્કમાં જાય એવી વાત ફક્ત કર્મ ભરે છે મનુષ્ય એટલું બુદ્ધિ વાળું જાનવર છે પ્રાણી બુદ્ધિ વાળું પ્રાણી છે એટલે અહંકાર ને બુદ્ધિ થઈ કે કર્મ બંધાય બીજે બધા અહંકાર છે જાનવરો અહંકાર કર્યો પણ એ અહંકાર છે અહંકાર કોહંકાર નહીં हाँ तो हूं करूचु भान से अहंकार से गर्व से गर्व कर्म भाव से से कर्म बाधु कर ज्ञान लिधा पहला जे कर्म बंधेला पड़ से करते पस्तावे प्रश्न करीना सबूत उड़ी न जाए कारण थे वसत थी गीला थी, थी।, थी जाए અને પ્રતિમા કરેલું બેન કરું એ મને કહેતી મેં આવું બાંધેલું છે આ શું થયું મારું મજા હાલ તાર હા પણ ઈચ્છા થઈ અને કઈ મારે ઉંમર નું મને બહુ રીત પડી પછી તારે મેં નક્કી કરી પણ છે પ્રતિમા દેખાડી પ્રતિમા દેખાડી માં અમારે કોન્ટ્રાક્ટ નો ધંધો એટલે ઘણા જોડે વેર બંધાયેલા પડે છોડવા પડે સાહેબ લોકો પેલા ધંધા માં કે જે બિલો ના આપે પૈસા